જરૂરિયાત નથી તે જ્ઞાન માં પડ્યા હા પણ એને જ્ઞાન કેવાય જ્ઞાન જ કેવાય ને તો અજ્ઞાન તો સા કહ્યું કે ભાઈ આ છે તે આપડે હિતકારી નથી માટે જ્ઞાન હા હિતકારી નથી એટલે થયું ને એટલે એ અજ્ઞાન જ કેવાય ને એટલે જ્ઞાન નઈ ને જગતના છે ને જે શ્રદ્ધા બેઠી ઊંધું જ્ઞાન ઉત્પન્ન થાય સારી રીતે જય સચિરાુકસાન પડે બઉ રાગ પડે મારાય પડે પેલું જાણતા ને જોવાતા ની સાથે જ રાગદેશ થાય અનુભવ માં આવ્યા પછી જે આપણે દુઃખ ને ઓછું કરે છે સુખ ને વધારે છે એવું જાણવા માંથી મને દુઃખ થાય ટેકો પડતું પડવા દેકો નહી લોકો હા દેજ છે ને શું કરે વિસંત બે ના પડવા દેવું કે શું પડે છે તો એ કરવાનું આજે આ ભાગ પડી ગયો આજ આ ભાગ પડી ગયો આજ આ ભાગ પડી ગયો એમ કદાચ કદાચ મકાન ડિમોલ્યુશન થાય મેરા થાય તો આપડે કોન્ટ્રાક્ટ આપીને ડિમોલ્યુશન કરવું પડશે છોડી દે એમ કશું બધું ઓછું થઈ જાય બધું પડવા મળે પડે તો કે મને બઉ દુખ પડે કે છે પડતું હોય પડવા દે ને બધું રાખીને શું કામ થાય ટેકો દે ટેકો દે બે ટેકા મેળે પડતું હોય પડો કઈ આવે જેટલું પડવું એટલું પડી જવું છે ગલન એ સિવાય કહે બીજું કયું કાદુ ને સંડાસ કાદુ ને સંદાસ પાણી પી બાથરૂમ એ જ ગલન ને પુરણ ગલન ને વાર કપાયા એ ગલન થયું કેવાય પછી પૂરણ થયા કરેન બધી જ નહીં ત્યાં આગળ વિપરીત બુદ્ધિ માં બઉ હાલ લાગ્યું ચાલુ આ મજાનું જ છે કે છે ત્યાં એમ કરતા કથા ફસાયૂટવું કે પોતાના પ્રદેશ માં આવું છે નહીં પોતાના પ્રદેશ માં દુઃખ નામનું જ નથી કોઈ જાત બેભાન પણ નથી કશું જ નથી પરમાત્મા પણ છે હવે આ પ્રાપ્ત થયા પછી એને પુરસાદ નહીં જોઈએ કેવું પુરુષ પછી ભૂલ સમજાય દાદા ના સમજ સમજાય વાત નીકળી જાય એટલે ભૂલ નીકળી જાય આપડી વાત નીકળે એટલે ભૂલ નીકળી જાય ભૂલ તો ભાગવી જ પડશે ને હાથ છે કે આ અંચ છે અચળ કરવા દઈએ તો નાક બંધ કરીએ દબાઈ દઈએ તો અચળ થાય પણ તમે ચૂકવ આપણને એકાગ્રતા નથી એકાગ્રતાન કરી શકીએ પણ પાછું કરી શકીએ પાછું મન તો ઘેડું થઈ ગયું છે ને હે એક જ હોય શું નામ છે ચોટી પડ્યા છોડી પડ્યા ખરાબ કેવાય પાર પણ ચોટી પડ્યા ચોડી પડ્યા અમારા ભણો અમારો કાક મામોન આ જંજાર છે ખોટી વાત નાખી દીધા નાખી દોડ પર નથી શાશ્વત નથી ના પણ નાખતા નથી એક જગ્યા હતા મને કહે છે કે મારે પૈસા વાપરવા તો વપરાતા નથી અને શું માર્ગ કરવું સાથે બંધ બાંધેલા રીક્ષા પાછા આવો રિકા રસ્તામાં નાખતા જાઓ રસ્તા વેરતા મન મન કુદાકૂદ કરે શું કરે મન કુદાકુદ કરે પણ આપડે નાખતા નાખતા જાઓ તો મન કુદા કુદ કુદાકૂદ કરે ને પછી આપડે પાછા આવીએ ને તારે પછી મન ગુમાબુમ કર્યા કરે પછી બીજ દાડે આપડે આપણે ગઈકાલે દસ નાખ્યા નવ નાખીએ નઈ સારું ત્યાંથી એક ઓછું નાખ્યો એટલે હા એક ઓછો નાખ્યો એટલે આ સારું કે આઠ નાખીએ આઠ નાખીએ એટલે આઠ નવ દળું કર્યા કરે પછી એક દળ હો નાખી દેવાના બધું જાય પણ આ નાખતો જ નહીં ને આ નાખે જ નહીં તો નાખ્યા હોય તો પડી ગયા હોય લીધા મનુષ્ય ને લાલચ છે